પોતાને કયો ફાયદો ના થાય રોક જ પાડવો હતો બીજો ફાયદો નહીં રોક પાડવા માટે પેલો હીરો સારી નાખી બધા અહીં જ નાખભો હતા એ બધા મારનારા હતા એના જે ના છોડ્યા તો ન્યાય છે સજનતા માનવતા માનવ ધર્મ છે તો દેવ છે દેવગતિ કેમ બધાય પોતાનું જે સુખ છે બીજા નાખી દેવું શું બીજા નાખ્યા એ સુબર સુબર કહેવાય તો દેવગતિ માટે રીઝર્વ છે તૈયાર છે પણ એવા તો અહીંયા ઓછા હોય ને ઓછા દાદા થયું છે અને સમવટ સમવ એટલે એ ન જોયા નહિ પણ સમટ અમને ભાજપ એવું લેતા જ્યાં સુગંધી આવી જેને આજુબાજુ સુગંધી પ્રસરે